ભરત ચક્રવર્તી નો માર્ગ હતો તો એના પૂર્વ અઠવાનું જેવું કરવું કે મારે મક્ષ એવું કે મને ત્યાગ આપી દો કે ભગવાને ના કહ્યું ચક્રવર્તી આ પર તારે સંભાળવાનું છે ને તારે આવો ઉદય છે આવો માટે તને અક્રમ વિજ્ઞાન આપીશું અક્રમ વિજ્ઞાન આપ્યું અક્રમ તો ખો ખરો દસ લાખ વર્ષે ઉદય આવે અને અપવાદ કેવાય છે જ્ઞાન જ થયું તું રીત થ છેલ્લા પંદર વર્ષમાં સંસાર માં ધ્યાન ના રાખતો હોય ને કશું કોઈ તંગ ના રાખતો હોય માત્ર ખાતો પીતો હોય ઘરમાં રહેતો હોય ઘર કો ત્યાં આગળ કહો ઉપાસ રહી કહો પણ આપણું મન નું મન રાખે છે ને તેના ઉપર રાખે ઉપાસ જઈએ ગરબા ફફડા કરે એનો અર્થ જ નહીં ને ભેગા રહે ને પણ એ પોતા આત્મા પ્રાપ્ત થયા પછી આ તો આત્મા પ્રાપ્ત થયો નથી મન ને જરા પુષ્ટિ આપે મન જરા મજબૂત થાય સારું થાય ને બઉ લાભ ના થાય લાભ ના થાય બઉ આર્થ ધ્યાન દૌદ બંધ થઈ છે એટલો જ લાભ જોવાનો હશે એટલો લાભ થઈ જાય તો જાણવું કે મુખ્ય દેશી આવે આર્થ ધ્યાન દૌદ ધ્યાન બંધ થઈ ગયું જાણવું ગમે એટલા પોહા કરે તો આથી બંધ થાય ક્રિયા બહુ કરાવે છે ક્રિયા નું ફળ સંસાર છે ક્રિયા નું ફળ મોખ નથી કોઈ પણ ક્રિયા નું ફળ મોખ નથી ક્રિયા નો ફળ સંસાર છે હું કરું છું એ ભાન એ સંસારમાં ભાન એ તપ કરું છું તપ કરું છું ક્રિયાકાણ કરું છું ખાણું કરું છું સામાયિક કરિયાકાકો સામાયિક તો એક જ સામાયિક ભગવાન કર્યું હોય ને બસ થઈ મારા પરિગ્રહ કોઈ દેખાય તમને કેવા વીચી કપડા લગતા મારા પરિગ્રહ દેખાતો પરિગ્રહ ના મહાસાગર ની અંદર અપરિગ્રહ તમારે ભાઈ હવે પરિગ્રહ પચકા કરવાની જરૂર નઈ रह जरूर नहीं। जरूर नहीं। एक कला पचख बद कर कशु बाकी रखता कशु करव पड़े कश्यू करव ना मोक्ष म रे आए मोक्ष मैं अक्ष ए दुख ना अभाव એક માસ નોંગલા બંગલા મહારાજ રહેતા હોય પણ એનું ચિત પેલી ચાર ચોપડીઓ ફોન છે પોટલી માં છે એ પરિગ્રહ છે એ કહ્યું ભાવ પર છે परिग्रह परिग्रह बंगलोजा द्रव्य हिंसा नहीं दव्य हिंसा नहींग्रह પરિગ્રહ તો બઉ દ્રવ્ય હિંસા નઈ ભાવ હિંસા ને ખરી ભાવ હિંસાગ્રહ કર્યો તો પણ છતાં આગ્રમ વિજ્ઞાન છે તો કશું અડે આ બધાને કહીએ કે તમે છોડી દે ચારે છોડી દે ચારે મોક્ષ માંગો પુણ્ય આજ્ઞામાં નિરંતર આજ્ઞામાંથી પૂરા થાય પાંચ આજ્ઞા માં આઠે કામ પૂર થઈ જાય એમ કે તમારે આ જે કર્મ રહ્યો ને એનો નિકાલ કરવાનો તો ડિસ્ચાર્જ કરનો કેવું પેલા પેલા ના બંધાઈ ના છે તેનો એક ડિસ્ચાર્જ કર્યો આવું નવું બંધાય પણ બધા ગાતી ના જે હોય અરે ઘાતી ગર્મ રહેતું નથી અઘાતી જે હોય ને તેનો નિકાલ થઈ જાય ને ડિસ્ચાર્જ થાય એનો સંભાવ નિકાલ કરવાની અમારી આજ્ઞા હોય એ ના પાડે છે ને શું કરે જાય અવધી જ્ઞાન એટલે એ સુધી જોઈ શકે પાછા એના બધા સગાવાળાઓ મનમાં એમ થાય કે બધા મેં એકલા જ કર્યા તેથી અમારા ગરવ બધા મારા સગાવાળા મજા કરે છે એ જોઈ છે લાવે છે <laughs> <laughs> <laughs> હા પણ તમને તમારે કરતા પણ જવડાયે પછી માત્ર ને પછી જે શુભ ભાવ કરવો શું કરે ત્યારે આપડે દેવા લેવા ને શીખશે પછી ફરતા આપડે એટલું કેવું પડે કેમ કર્યું પ્રતિક્રમણ કરો ભગવાન વિતરાક નહીં જૈન ધર્મ કે જૈન ધર્મ પછી પેલા કમારું પેલા કમારું એટલે અમારું તમારું ભેદ રહેશે ભગવાન ના વખત ભેદ ના હોય શું પાંચસો પાંચસો શિષ્ય બધા બ્રાહ્મણ હતા ગૌતમ સ્વામી જન્મથી જૈન કેવાય કેવા જન્મે જૈન જન્મે જય નઈ સાચા જૈન નઈ જેમ જન્મે બ્રાહ્મણ હોય છે તમારા જન્મે બ્રાહ્મણ પણ એ સાચા બ્રાહ્મણ ને ગમે એટલે તમે બરવા દો કરો પડે અને તેને શ્રવણ બ્રાહ્મણ કેવાય કેવું શ્રવણ બ્રાહ્મણ અને ગાયકોને કેવાય કે એક કલાક જીદનું આપડે પ્રત્યક્ષ કોનું સાંભળી ના કયું એટલે શું આત્મજ્ઞાની શું આત્મજ્ઞાની આત્મજ્ઞાની એક કલાક જ હોય ત્યારે જૈન કહેવાય ત્યાં સુધી જૈન કહેવાય નઈ નામ જૈન કહેવાય કેવું હા લગ્ન હોય છે ને તો નામ લખવી છે ને હવે આપડે કઈ ભાઈ પાંચેક હજાર ધર્માદા લખાવો ને તો ભાઈ હું જડી છું નાખરી કરું શું કે છે લખ્યું છે નામ ના ભાઈ